દાદા નહી પણ એક વિચાર આવ્યો એવું બુદ્ધિ ને વિચાર આવ્યો એવું છે ને આ પુલિય જાગી છે ખાવા પીવાનું ઘેર બેઠા ભલે છે એ તો આ બધું જોવાનું છે એ ટાઈમ છે આત્મા માટે કાઢવો જોઈએ એવું નહી એવું નઈ આદ્ર જોવાય એવું નઈ ના પડે જોવાનું આપણને આપડે વાતો કરીએ અને એમને એને સારું લાગે અથવા આશ્વાસન રૂપે આપડે કોઈ ના દુખ ની એને વાતો કરીયે અથવા મારા દુઃખ એને વાતો કરીએ એટલા માટે હેતુ સારો હોય તો આપડે સારા હેતુ માટે જે કહીએ કરવામાં આવે તે હેતુ બચે તો રહેતુ આપવાના હેતુ માટે હોય જૂઠું બને હોય તે જૂઠું નથી જયારે હું જેવું પડે છે હમણાં જવું પડે આ બધા થાય ને એટલે વાતો માં ઉડી જાય ગીસો વાતો કરવામાં તેમાં શું થયે ટાઈમ જતો રે કારણ કે બાવીસ માણસો ત્યાં એવું કઈ રોજ આખી થાય છે એ તો દોઢ દાપણ એ બી બહુ ખરાબ ઉપયોગ ને ખરાબ જ દોઢ વાળી દાપણ ની એટલી વાત આદત પડી ગય પછી આખો ગાયા કરે છે એ પાછળથી બોલે પાસેથી બોલે મોડે ના બોલે આ જગ્યા તું મોડે કઈ ન બોલે મોડે અમે એકલા કહીએ કારણ કેમ નાખે ખરાબ લાગે કાલે કામ ના થાય આખું જગત ભાઈ બેન ને ખોટું લાગશે કેટલું દુઃખ વેઠી ને મેં છોકરા મોટા કે છોકરો મોટો કર્યો છે એમ કે તારે છોકરીઓ ને મા બાપે પડી પડી છોકરીઓ મોટી થાય ના ના સમજાવે પેલો આગળ આગળ આગળ એમના સાસુ બોલેલા એના સાસુ બોલે રેતી શું ને વાન સમજાય બોલે શું કયા દાદા ના જ્ઞાન થી સમજણ પડી કે આપણા જેક્સન ગઈ ને આ વખતે હું જેક્સન ગઈ ને એક તો મારા નાણંદ હતા પછી આપડે જમુભાઈ છે વજિયા બેન એના નાની આવેલા ઇન્ડિયા થી એમના એમના મામા મામી આવેલા ઇન્ડિયા થી આવ્યા ના બધું ભેગું થાય ને એટલે દરરોજ વિચારું કે આજે એ બધા વાતો કરે તો મારે બેસવું નથી પણ દાદા પંદરે પંદર દિવસ ગયા ને પછી જે અંદર થી અકડામણ થાય બી જેટલું દોડવું એટલું દોડીને કઈ જઈ રહ્યો છે જેટલી કેન્ટીન કરવી એટલી શમો ના રસ્તા પછી કેટલાક લોકો ખાય નઈ પીએ નઈ કશું ના કરે લઈ લાગે હું તો ખાય પીએ કરે જય સત્ય ચાલુ કરે ની આ જલ્દી ભગવાન કસેટી કરે એટલે બરાબર કરે ઓ કશોટી કરે ભગવાન સુધી નરો કસેટી કરું જેટલા ઉડા કરે છે એવું તો નહી આઠ વર્ષ માં વેચી દીધામાં ચાલી રહ્યા દઈ જિલ્લેક માં કઈ ડાઘા પડી ગયા સર ઊંધા સંયોગો બહુ ભેગા થઈ રહ્યા નઈ ડાબડા બાંધીને છે પછી વરવા ખાયા પુરુષ હતો દાખલો ગયો છે કે છે ચા દાડ દાદા આપે જે જાગૃતિ માટે કીધું ખાવાની વસ્તુ ઊંઘવાની વસ્તુ આ બધું ઓછું થશે એટલે પેલા આત્મા સ્વાદ ચખાશે તમારે એના પર નબળી દહી રહ્યું છે તમારું શું પુરશે મેં આવેલું તે મેટ કરતા બીજું કોઈ નંબોડી ગયા બધા બારના બહુ ઉડી ગયા હું આવું દેખાવ છું પોતાનો પોતાનો પોતાનું બીજા કોણ જો ઘરકી ગયા તો ચડવી પડે ને ક્યાંથી આમ નહી થતું દાદા તમારી સ્ત્રી જા બદલાય તો આ ભાવે ક્યાંથી બદલાય ના બીજી વાત કરી મોટા મોટું પુણ્ય બળ દે જબરજસ્ત બઉ સારું મળે આત્મા માટે વાપરીએ તો વધી જાય જબરજસ્ત આત્મા માટે શું રીતે વપરાય કેમ અમે એ પુણ્ય નું આત્મા માટે કરીએ આવરણ ને સ્ત્રી નું આવરણ લડે વચ્ચે એ ઉડું બુ હતી જ આપણે રાધા પદા ભાઈ જ્ઞાન વાત કઈ હતી છોકરા ના હોય બીજું અહીંયા દળી બુઆમ પાડે કે દાદા પડે દાઠી શું નાખે એવું નાખ્યું તમને નઈ કે નાખે આ તો દાદા છે એટલે ના કે બીજી જગ્યા એ પણ નાની પુરુષ પાસે જે રહેવાનું તક મળે અને એનું જે પુણ્ય બંધાય ત્યાં આત્માના આપડો હેતુ આત્મા નો થઈ જાય તો લાગે ભાઈ બરોબર આ જે આપણું હોય હેતુ તે હેતુ બદલાઈ જવો જોઈએ સુખની વ્યાખ્યા વ્યાખ્યા બધી બધી તમારું તો પુરુષો માટે કેવાનું ચાલુ ગાડુ તો ચાલશે એ દેહ અમને દાદા પ્રાપ્ત કરાયા છે દેહ થી તાજા પ્રાપ્ત થયા ને દાદા પરિવર્તન કપડા પેલા જણ માતાજી ને ચડાય બંધ રાખે બંધ રાખે બંધ ક્યાંથી રાખ્યો અહંકાર જાગૃતિ આવે જાય માં વાત કરીએ પણ અમુક હાથમાં ખોટું સમજે મોટી નીકળી છે કરીએ ને અનિલભાઈ અનિલભાઈ ઘણા છે તે અનિલભાઈ પરીખ જય સચિદાન દાદા જ્ઞાન લીધા પછી વ્યવહાર પંચાયત ના કરવી જોઈએ ને ગીતા ગાતે ભૂલી જાય ગીતા ગાંચ મારે જેક્સન નતું બોલવું છતાં દરરોજ રાતે વાતો કરીએ એ કેમ થઈ જાય છે નથી કરવું છતાં કેમ થઈ જાયેલા કહ્યું નઈ આવું ના કરવું જોઈએ દાદા પછી ત્યાં સુધી પ્રતિક્રમણો કર હવે એમ થાય કે પ્રતિક્રમણ કરવા એના કરતા તું નવ કલમો બોલ તું ખોટું કરે છે એટલે પ્રતિક્રમણ કરવા પડે ને એમને બોલ બોલ એમ ગમતું નથી બોલ્યા કરે ના ગમતું થઈ જાય નિરૂન શું એમ છે નથી ને જાનવર એકલા માં જ ખાવાય છે અમે તો બધા પણ કરે ને રમીલા ના બધા મા અમારે ખાવાની શરીર ના થાય ત્યાં દાદા ને અમારો મો ને બહુ રાગ હોવો જોઈએ શું કહ્યું દાદા ને બધા બનાવી નાખીએ ને બધી યાદ કરી મો પડે પણ અમુ આ દુનિયા બધે જ મો કરવાનો દાદા પર તો બહુ મો છે બહુ વધારે એટલે જ ફાવશે હું જાણું બધા જાણું તે સારું છે એટલે દાદા લડવા જેવું હોય તર તો લડવું તો ખરું ને લડવા દેવાની જગ્યાએ આપડે આપડે તો ફળવારા બિસ્કીટ બધા ઘર ના બટર નાસ્કિટ સવારે શું વ્યવહાર કર્યો પેલા શું ના કર્યું મને આ બધું આવડતું નથી ગાડા દરરોજ તારા પંદર દાડા સુધી હા પંદર દાડા ચાલ્યું શુક્રવાર કર્યું એવું દુઃખ દુઃખ નહી સફો કેસન થઈ ગયેલું બધું કેમ ક્યાં આત્મા માં રહેવાના ચાર કલાકો છોડીને આ ત્યાં આવા પડી આ ત્યાં વાતો માં કર્યાનું શું મને મળશે બેઠા ને બેઠા એટલે એ ચાર કલાક નીકળી જાય બોલો તેનો હતો નહીં પણ મને એમ કે પરાણે બોલવું પડે પરાણે આ તો તમે ઇન્ટરેસ્ટલા ના થાય અને વખત બગડે એટલે સાંજે સુતી વખતે બેચેની થાય જ નહી ના થતી સારું બધું ખોટું છે ને જાણીએ તા પછી નિરાશ જતો હોય એમાંથી તરુલતા ને કોણ લુચી છે પોતે જાતે છે જવા માટે બહુ કઠન થવું પડશે છતાં ધણી ને દીકરાની કેમ ચિંતા ના રે પણ શિખર કેમ રે તો રેયાન ભાઈ મહિના સુધી આપડે એકલા હતા નોકર ને એકદ ના હતા આપડે મનમાં આશીર્વાદ શું કરીશ માદકતા લાવે કેફ લાવે ભય કઈક આવશે એ થશે ધણી ને દીકરા માટે એવો ભય ને લીધે ક્યાં કરીએ છીએ મો નહી મો હા મોહ તો ખરો ભાઈ આ શક્તિ બધી બીજું શું આપણે જોડે પડી દે મને બધા પ્રેમ વાળા મામી રીતે જોડે થઈ જાય છે પ્રેમ વાળી દાદા જુદા હોય રે દાદા આ છોકરા ને મૂકીને આવ્યા ને પ્રેમ તો દાદા ને વધે થાય દાદા મારો રીતે બાર વર્ષ નો શીતલ નવ વર્ષ ની તો એમ થાય કે એવડા ને મૂકી દાદા પાસે એવું રમીલા ખાય દાદા પાસે દીકરો મારો બાર વર્ષ નો ને શીતલ નવ વર્ષ ની નાના ને રમીલા ને એવું થાય તમે બે રહેશો કાલે તું મમ્મી જાય ને મમ્મી સાચી વાત છોકરા આવું મમ્મી આવી રહ્યા છો પણ મમ્મી નું આપડે છોકરા મમતા પ્રેમ પ્રેમ હોય તો બંગડી પ્રેમ છે તો ચલાવે જોઈ રહ્યા છીએ અરે અહીંયા આવડું બોટ વાળે એ કાલે આગળ ગાડી ની છોકરી કરું બે કો ચાર છે તો દ હાથ આખું ગયો હાથ હાથ ગેલા કેટલો કયું મો કયુગ માં મો થઈ ગયો ના એકલો મોહ નથી બધા રોગો અમુક નતા થતા અમુક રોગો રોગ ઓછા થાય રોગ કમ્પ્લીટ જાય એટલે જરૂર નહીં એટલે રોગ બધા ધીમા ધીમા ગયા એટલે હજી સુધા છે બધા ભગવાન જે ખબર હતી પણ એક ખરું એ ખબર આવે નહી પછી માડવાનું તો ખબર અમે નિરાલમ કહેવાલ કોઈ નોલમ તમે જે નિરાલમ લે એને કુદરત બી હેલ્પ કરે એ નિ નાની પૂર થયા પછી નિરાલમ થયા અમારે હજી સંપૂર્ણ નિરાલમ ના થઈ ગયાલંબ થયા ની શરૂઆત થઈ ગઈ કોઈ ખાઈ જવાનું ગીધાયું છું હાથમાં થયા તો પેલી વાર ભટ્ટ ને મૂકી ને નીકળી છું યાદ જ નથી આવતા પડી જાય બોલ ના ખડતી કરે તો ના રખાડા મીઠું મળે બોલ થાય મીઠું મળે ના ના મારી જાગૃતિ વધે મારી જાગૃતિ થાય અમેરિકા માં સ્ત્રીઓ આ બધું વધારે પહેરે છે ઇન્ડિયા ન્યુયોર્ક માં દાદા ખુબ ચોરીઓ થાય છે આખું જગત ઊંઘી રહીશ કે શાસ્ત્રકાર લોકો સમજવા માટે લખ્યું છે આ ભવ નું તો બધું સામાન તૈયાર લઈ ને આયા નથી નીકળ્યા તથા આ ભવ ને છે માટે ભટકો છો આ ભાવ માં કરવાનું શું કર્યું આ ભાવે એટલે આવતા આ ભાવે લાકડા સાના મળશે તે લઈ ને આવેલા લઈને આવતા ભાવ બધું અહિયાં આવી તૈયારી કરો જો શરીર તૈયાર લઈ ને આવ્યો તૈયાર બધું ખાવાનું બધું જોડે તૈયાર પાસે કીધું હું કમાવું છું હું કઉ હું આ કઉ છું હું જઉં છું કે આ તો મેં ટ્રીક કરી તેથી કમે શું ટ્રીક ન આવતા આવતા બઉ આ તો બધું તમે ના ઉઠાય કીધું આપડે અમને કહેવાનું મોહનભાઈ લઈને આવ્યા છે એવું નઈ બોલવાનું મોહનભાઈ આવતા બહુ નો ઘડતર કરવાનું મૂર્તિ જેવી આ બધા કાળો પથરાત નથી આવ્યો દેખાતા આરસ લઈ આવી પછી કરે અમારી આવતા બઉન આવું દેખાતું એટલે ઊંઘ છે ને આખું જગત જ્યાં પોતે કરતા નથી તો કરતા પણ ये व्रत आवता बोनो करता है अब परबोनो आज से चालू बोनो करता रहती है आवता बोनो कैसे करता है बाकी समांो तो चालू करता उदय कर्म करावड़ा उदय कर्म मैं पूछता थे हाथ तरीके क्या बंद करके निकालना है ये नहीं करता पूछता आप कैसे करते जितना करो આવતા ભાવ નું કેવી રીતે ગડવાનું તમારે નીકળવાનું આ તો આ લોકો ઊંઘે છે એમને માટે ઉઠો તારું ફેર ના ઉઠ્યા પાણી દાદા વાગે તારા પારું ફેર આવ્યા ઘંટો પછી લાઈટ કર્યા તારે ઉઠ્યા હરિ થઈ ગયા ઉઠ્યા પારું ફેર જાય તમારું જો હોય તો દોર કરેલી કશી આવું કઈ નથી દા આ બધા ત્રણ ત્રણ વર્ષ માં વર્ષ ના પ્રમાણે ખોયું ને બહુ બધું અત્યારે ના પડે અમને ખબર પડે દાદા સાતા છે આમ હં હિસાઇ ગઈ છે દાદા આજ સુધી કોઈ બે માણસ માટે આપડે જ્ઞાન નું નક્કી નથી કર્યું પેલી વાર તમે કહ્યું એટલે પછી થાય છે તમારાુ બેન હાલ બીજા ચાર પાંચ માં લઈ આવું બહુ વસ્તુ આવે દાદા તો બે દાડા થી બધી સ્ત્રીઓ ને ઝટકી જ કાઢ્યાવી ચાવ ચાવ કરે છે કેરળ નઈ તો બહાર કેળ નહીં પૂર પડે પછી બધું કહી દીધું પણ તમે કહો ને બધા મહાત્મા આગળ શું આપણું ઘર જ છે ને તો પછી એ બધા મહાત્મા બેઠા અમારું સ્ત્રી જાતિ અમને કેટલી નડવાની આ એમ કઉ છું તો મને કહે છે એવી શું ચિંતા તું વળી સ્ત્રી ની શું ચિંતા કરે ત્યારે મેં તમને ખબર નથી દાદા કેટલું સ્ત્રી માટે કઈ કાઢ્યું એવું નડવાનું અમને કઈક એવું કરી આપો ને અમને બે ચાર જણા ને ક્યાં સુધી દાદા આટલો બધો મારો ભાવ આમ સમર્પણ અમને કઈક એવું કરી આપજો કે અમારું અમે અમે તમે કોત અમુક જીવન આપી દઈએ જીવ આપી દઈએ પેલા હવે અમે દેરો પુરુષ થઈ જઈએ ને પુરુષ રહી શકે શકે દાદા થઈ ગઈ રહી નથી બેય સકતો નહિ નાગર દીનારે પછી હું તો ભાવની બાવડું ગોણી બાવડ બેજ કહો છો તમે બીજી કેરી કાઢશું આવતે વર્ષે કરી કરવાનો હા આવતે વર્ષે ના કેમ એલાથી લાવતો સુધી મગકલે ભૂલ ભૂલ મેનેજમેન્ટ ન કાપી જતે રહે નકી હા મેનેજ ન દિપે નહિ દિપે નહિ દિપે નહિ ઓ ચામાં ઓチ કેટલા કલાકની દાદા ઓ તો થઈ જવાની કબર હોશે મોહન મોહનભાઈ નામ ના પાડ મોહ નું નામ ના પાડતા મોહનભાઈ મોહનભી નામ પાડે મોહનભાઈ અરે દાદા ગમ્મત આ તો પરમાત્મા નું સ્થાન છે